સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મુક્ત હોય તે કામ લોભના લાગમાં આવે જ નહીં ને પોતાનું ભૂંડું દેખાય ને લાજ જાય એવું કર્મ તો કરે જ નહીં સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ધર્મ તો લાજે કરીને રહે છે ને ધનોભક્ત પણ મહારાજને આપણી પેઠે જ ભગવાનને જાણે છે પણ નિયમમાં રહ્યો નહીં તો ધર્મથી ભ્રષ્ટ થઈ જવાનું સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે લાભનો પાર નથી ને આમાંથી ધક્કો લાગે તો ખોટનો પણ પાર નથી બહુ જ મોટો લાભ થયો છે માટે કહેવાય તેવો નથી સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સારંગપુરનું અગિયારમું વચનામૃત વંચાવતી વખતે કોઈક હરિભક્તે પૂછું જે मृत्युवाड़ी घड़ी त्यारे भगवान मां सी रीते जोड़ावाय त्यारे स्वामी बोलया जे एने भगवान मां जोड़ावानी रुचि हो देहो अंत आ जाए तो भगवान ने साधो तीन मदद करे रक्षा करे भगवान विषे जोड़ाई जवाय रुचि सारी राखी स्वामीनारायण हरे स्वामी बात करें वी एम बोलया जे જે વખતમાં ભગવાન ભજવાની જેવી રીત હોય તેવી રીતે ભગવાન ભજવા તેમાં રામાવતારની રીત બીજી તથા કૃષ્ણાવતારની રીત બીજી તથા ઋષભદેવ પરશુરામની રીત બીજી ને સુખજીની રીત બીજી ને આજ મહારાજની રીત બીજી માટે જે સમયે જેવી ભગવાન ભજવાની રીત હોય તે પ્રમાણે ભગવાન ભજવા પછી કોઈ હરિભક્તે કહેવું છે મનુષ્ય દેહ ધરીને તમે ઓળખાણા એ મોટી વાત થઈ ત્યારે કહે છે હા સાધુ તો પ્રાણથી પણ અધિક વાલા થઈ ગયા છે સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે ગામ કુંકાવાના કરશન ભક્તે પૂછ્યું જે મને તો તમારા વિના જૂનાગઢમાં કોઈ પાસે બેસવું ગમતું નથી ને તમારા વિના કોઈની વાત સાંભળવી ગમતી નથી માટે એકલો બેસી રહું છું ત્યારે સ્વામી બોલ્યા જે એ તો રુચિ પ્રમાણે રહે છે સ્વામિના હરે સ્વામીએ વાત કરી જે રણછોડ ભક્તે કહ્યું જે વિપરીત દેશકાળ આવે છે ત્યારે ભગવાન સાંભળતા નથી ને ઉદ્વેગ થાય છે માટે તેનું કેમ સમજવું સ્વામીએ ઉત્તર કર્યો જે ભગવાન સર્વ છે કઠણ દેશકાળમાં તો કોઈને ભગવાન સાંભળે જ નહીં પણ આ લોકમાં ચોંટાય તો નહીં ને આ લોકમાંથી વૈરાગ્ય થાય ને ચોંટાય નહીં તે સારું ભગવાન એને દુખ્યો રાખે છે માટે સર્વ ભગવાન સમજવા આ પ્રમાણે દેશકાળની ઘણી જ વાતો કરી સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે હળિયાદથી નીકળીને બગસરામાં આવ્યા ત્યાં વાત કરી જે સમયમાં જેને હાથ કલ્યાણ કરવાનું ભગવાને સોંપ્યું હોય તેનાથી કલ્યાણ થાય જેમ પરીક્ષિતને શાપ થયો ત્યારે વ્યાજી આદિ ઘણા મોટા હતા પણ સુખજી આવ્યા ત્યારે કલ્યાણ થયો સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આ સાધુ મનુષ્ય જેવા જણાય છે પણ મનુષ્ય જેવા નથી ને આજ તો પ્રગટ ભગવાન છે પ્રગટ સાધુ છે પ્રગટ ધર્મ છે ને આ સમામાં જેને નહીં ઓળખાય તેને પછવાડેથી માથું કૂટવું પડશે સ્વામી રે સ્વામીએ વાત કરી જે પાપીનો વાયરો આવે તો સાઠ વર્ષનું પુણ્ય જાતું રહે ને આ સાધુનો વાયરો આવે તો સાઠ વર્ષનું પાપ બળી જાય ને પુણ્ય થાય